લાઈટ હરકાય પછી મેસાર ની બહાર નીકળવા જ ના દે મોક્ષ કોઈને જવા જ ના દે બુ એટલે નફો ટોટો દેખાડ્યા કરે શું દેખાડે ને આપડે તો નિર્ગંધ થઈ ગયેલા નફા થી ગંધ થઈ ગયેલા એટલે આપડે તો જરૂર જ નહી બુદ્ધિ શું દેખાડે નફો ટૂટો ગાડીમાં નફો દેખાય ધીમે ખસેડ તો અહીંયા આગળ અહીંયા આગળ આખી જિંદગી ના કાઢવાની હોય અહી આખી જિંદગી કાઢવાની હોય તારો હોય તો પેલા આગળ સુરત આવ્યો તું ઉતરી પડ્યો હોય અંદર આપણને દેખીએ તો આપણને આનંદ થાય તો બેઠો હોય દરવાજામાં ગાડીમાં તો આપણને પેલો એમ લાગે વરસેક શું માત્ર બોલા સારું હજી જડે નહીંગ થાય ત્યારે જડી આવે નવો ધર્મ નાખવો પડે મારે ખ્યાલ થઈ ગયો દાદા ત્યારે માંથી એકથી એક બેસતું નથી દાદા શું થશે મારું આ જ્ઞાન ના લીધે મારું કમતી રહેશેનું શું થશે કે છોકરા ને ગરમ આપડાવ કહો તો બે છોકરા કઈ જન્માવડાવ અત્યારે જન્મ શું કામ લાગે કે હવે શું થશે અને એક ને બહુ સરસ માં સરસ આ વાત થયા પછી પંદર હજાર એટલે બેન ના મન માં એમ દાદા એ કહ્યું દાદા આવું જો કરી શકતા બનાવવા ના કહી હાલે દાદા તો નિમિત્ત છે અને કરવા જાય એટલે પછી મારતા એ સંસ્થા માં ભટકવું પડે ને દાદા નિમિત્ત છે શું છે બધું સારા કામ ના નિમિત્ત એ હોય બધો કામ સારા થઈ જાય ઝટપટ લગ્નમાં બરાયા હતા દર્શન કરી ગયા કારણ કે ના કોઈ રહ્યો નથી આવે છે આવે છે આખી સપના ચોપડી લખીશું રોજ જે આપવાના આપવાના દાદા નું સપનું જાહેર કર્યો નઈ મને ત્રણ દિવસ થાય છે ત્રણ દિવસ થાય છે સપના નાસ્ત ના સપનું જરૂર બધા હોય ને સપના બહુ ચાલુ થાય દાદા સપના આવે છે ને ત્યારે મને શું લાગે છે કે જયારે ચોપડી લખતો હોઉં દાદા નામ આવતું હોય પણ આપ ખુલ્યા પછી યાદ નથી રહેતી આપ ખુલે યાદ કરું યાદ નથી જ્ઞાન આપ્યા પછી યાદ રહેશે ત્યાં સુધી યાદ નથી આવું મારી નાત માં કપડા મળ્યા જ નહીં પણ મળ્યા કરું છે દાદા માટે તમે કઈ કયું અમે પછી બોલ્યા નહીં કારણ કે એવું દાદા કરતા હોત બધા કરી આપ મને મેં દેખાયા લેતી મેને રાજી કરાય એટલે મારું મન વિચારતું થયું થોડું એટલે મેં કહી દીધું હમ અન્યા ને નખસ બસ આ લેસન તો આ મને લાગી ગયો તો આને કીધું ને કે આ કેટલું કે આ કેટલું દેખાય બસ કરોડો આબા છે કેટલી જ કેરીઓ બધું વ્યવસ્થિત ગોઠવણી થયું કયા ઉપાધિ કર્યો એમ થાય વ્યવસ્થિત ગોઠવી લઉં ચિંતા કરીને ચારે બજાર ચિંતા કરવાની સાહેબી દે એને અરે કોઠસુ નકામ નહીં વ્યવસ્થિત ખાવા મો ચિંતા ના કરવી પડે હા એ ગપુ નથી સુરત આવ્યા હતા જો આગળ આગળ ઉકેલાયું દર્શન કર્યા દાદા જે રંથોરાયજી ના છે ત્યાં અંબાજી ના છે આશાપુરી છે બધા દર્શન ચાલુ થયો શું એવું કઈ વિચાર વારકાલે ખાય કેવા વિચારવું પડ્યું એવું વ્યવસ્થિત તમારા મને નથી મારતું મને સીધી કહેવાય કર બહાર સુ બહાર સુધી જાવ અંદર સુધી અંદર સુધી વેડે સુધી જતો મેળો ભી કેટલો મોટો હતો દાદા પચાસ માણસો માયા એટલો હતો એકદમ ખુલ્લા ખુલ્લો ભૂલે અજ્ઞાની લોકો આડ જાત કરાય છે આડાત એટલે ક્યારે કઈ છે આ બાજુમાં છે તમે સુરત માં ને થઈ રહ્યો છો તમે નહી સુરત માંથી થોડે અનંતવતાર થી અનંત ભગવતા આવડ્યું તો અનંત મહાવીર ભગવાન જેવું મનમાં વિચાર આવે ને તે સુક્ષ્મ સંયોગ કેવાય શું અને આ બહાર દેખાય એ વાણી તમ બોલો સહયોગ આ ત્રણ સહયોગ છે કારણ કે બીજું બધું તમે કશું ભૂત કરી નાખ્યું છે પાછા તે કેવા છે વિયોગી છે એનો સભા જ એટલે આપણે ધક્કો ના મારવો પડે એની બેસી ચાલ્યા જાય એનો પાલ પાકે એ તો આપડે બુદ્ધિ ને બાજુ નફો ટોટો દેખાડે આપડે બધા સંયોગો કેવાય આપડે શુદ્ધ આત્મા અને સંયોગો પાસે કેવા છે તો આપડે કઈક ના તું રે રે તો રેવાનું નથી અસાતા નો સહયોગ હોય તો આપડે ધક્કા મારીએ તો જવાનો જવાનું તો આપડે શું કરવાનું મિત્ર આપતા રાહ જોયા કરવાની ગાડી ઉઠી ઉકડી જાય છે એટલે ભગવાન ના સહયોગ એટલા રહ્યા ત્યારે કે આ છું શાશ્વ જ્ઞાન સમજુ જ્ઞાતા દો જ્ઞાન દર્શન ના સંજોગ વાળો છું કેવો થયો ગયા ભાવ કરેલા કેવાય શું કેવાયરાગ લખા સંજોગ બધા વસરાય દેવું છે ભાવના છે ને તમારે ધક્કો ના મારવો પડે સર તપ કરવું પડે જ્ઞાન દર્શન પાયા મોક ના હશાકારનો ઉદય હોય સહયોગ હોય તારે જરા તપ કરવું પડે એ તપ આ ચાર તપ તપ આવી ગયું ને પછી એ ઉઠે એટલે આપે ના જો એને ટાઈમ થઈ ગયો હોય ને એને ગાડી જતી રહે પછી એને ગાડી જતી રહે તપમાં શુ બંધ રાખવાથી અને વેલે મળે ઉઠી જતો જગત કરે છે ખરાબ છે ને મારા બઉ સારા સંજોગો ફેરવ્યા છે ફેરો જ નજો આપડે ઓળખવા જોયું મનમાં જે વિચાર આવે સૂક્ષ્મ સંયોગે રે શું છે રદાર જેવું છે જેમ પ્લેન રડાર મૂકેલું હોય નોંધ કરે આ દિશામાં પ્લેન આવે છે એટલે આપડે આ બાજુ થઈ ગયો એવું આપડે મન સાથે રડાર ની ગામ કરે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો હોય ને અને થોડી પડે કેવું છે અને પછી પછી થોડી વાર પછી સતત માં આમ થશે તો જેવું કામ કરે છે અમને આવું દેખાય બધું હું પછી કઉક નોંધ કરી અમે આવે આગળની વાત કરી નોંધ કરી ને એક્સિડેન્ટ જેમ કામ કરે છે રજાર બોલે પાછો એટલે આ મન એવું છે સાચી વાત છેલ્પ થઈ ગયા શું થયું તમારું નામ શું ભીખાભાઈ ભીખાભાઈ તમને લાગે છે નિર્વિકલ્પ થઈ ગયા એવું સંકલ્પ વિકલ્પ ગયા કે નથી ગયા છે થોડા ઘણા હે સંકલ્પ વિકલ્પ નો રસો છો કોને કેવાય સંકલ્પી વિકલ્પ છે શું છે આપડે સિદ્ધાર્થમાં છીએ તે પોતાનું ભાન નથી માટે મનુષ્યો પોતાનું નામ ઓળખે છે પોતાને આરોપી ભાવ ભરે છે કેવું આરોપિત ભાવ હું ભીખા બે છું એવું બોલું એટલે ભીખાભી ના બધા હું જ ભીખા બે છું એ વિકલ્પ કહેવાય શું આરોપી ભાવ એ બધા વિકલ્પ પછી હું ચાલી વર્ષ છું તે વિકલ્પ બીજો પછી આ બાઈ ધણી થયું ત્રીજો વિકલ્પ આનો કાકડો થયો ચોથો વિકલ્પ એટલે હું જો આરોપ કરું એ બધા વિકલ્પો અને મારા પણ આરોપ કરવો એ સંકલ્પ કહેવાય આખા હું વિકલ્પ વિકલ્પ ગયા વિકલ્પ થયા એક વખત ની વિકલ્પ થવાનું પછી વારેકડીયા વિકલ્પ થવાનું કઈ કહે થોડા સમજેલી તું નાની સાથે પછી બીજી વખત સમજવાનું ના હોય ને તમને સમજાય થઈ ગયું હવે કર્મ ઉદય તો બદલાય રાખે તો પછી મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો કર્મ તો એટલે અમારી ચેતવણી બધી સમજવી પડે પાંચ વાક્યો ને આપી પાંચ વાક્યો ગમે ત્યારે તમને હેલ્પ કર ધર્મ એટલે શું આજે લોકો ધર્મ પોથાને થોથાને શાસ્ત્રો ને ધર્મ સમજે છે આ દુસ્તા અંધારામાં થઈએ ને કોઈ ના શેગ મળું હોય પણ કઈ કડવો તો ના હોય કે ઘરે ના હોય કરી ના ધર્મ હોય એ કરી પાક કરે પાક કરે તમે કરી લાગે ને ઘડું બનાવી તો શું નથી ધર્મ નથી તો દેહ ના સ્વભાવ ક્રિયા બધી કવિ દેહ ધર્મ કેવાય બરાબર એનાથી દેહ ફરી મનુષ્ય ના અવતાર કરી મળે મનુષ્ય મળે બે મળે બે ધર્મ ધર્મ તો આત્મા ના સ્વભાવ ધર્મ શું થાય સાંભળવું ના હોવું એ આઠ નો ધર્મ મેલ થી મેલ ને કાઢવાનો કેવું મેલ થી મેલ ને કાઢવાનું મેલ થી કાઢો કાઢવાનો તે છે એક અહંકાર ચોખ્ખો થઈ જાય ત્યારે શુદ્ધાત્મા થાય અહંકાર ચોખ્ખો અહંકાર ચોખ્ખો જેમાં હોય માન ના હોય છે આખર તો મેલ તો લાગે તો પછી એ સામાથી જાય મેલ થી મેલ કાઢવાની આપણે વાત કરી એમ કાઢતા કાઢતા ખેડૂત પેલો ભાગી ગયો બીજા કોન્ટેવટે જે પુરસાદ મળ્યો છે ને એ પુરસાદ પુરુષ માં આયા આવે છે તારે છે પુરુષ માં આવે છે કસાયો નો કસાયો ગાય નહી પોતે હું શુદ્ધ લેતા ઉપયોગ કરાય બધું જોવાયા જ કર્મ પુને આવે ભલે ક્યારે પુણે આનંદ જ ના આવે ને હજુ દાર હજાર સાડા બાર હજાર માણસ એકાળતા થવાના છે એકતાવી થઈને મુખ્ય જાય સાડા બાર આપડે લોન ઉપર આવી રીતે હા લોન તો મેં કઈ મારી જાતના માટે લેવું કર્યું એને કીધું કરશે ને મારી જાતના સારી દેવું કરી આપડે એવું નથી ટિકિટ હતી પછી આ જિલ્ફા વાળાની ટિકિટ બધી જોઈએ વાળા ભેગા કરતા આવે ચિંતા બંધ ના થાય હું તો આપડે જોઈએ તો આપડે જયારે કાં પલંગો લાવી મૂકીએ ના એ રૂપિયા ક્યાં બોલો ટીકામાં પડ્યું હોય મારી ચિંતામાન ચિંતામાન જશે ને એનો કાળો આવ્યો પેલો હા પ્રભા છે એટલે આ કેસે નતા તો લોક સંજ્ઞાક છે આ જ્ઞાની જજ્ઞા થી જો ચાલે તો પછી દુખદ ના થાય જ્ઞાની ના ધ્રુવ માટે ચાલે તો કશું દુખદ નથી લોકસં ઊંધા અને એને એમ ખબર પડી કે આ મૂડી જગ્યાએ જ પડી એટલે મનમાં ગયા કરે લાખ મારી પાસે આયા છે આ લોકો જાણી ગયા છે એમ મેચાર આવે જમીન પછી નાખવાનું જેટલું બોલવું બોલતી વધારે બોલેવો સવાલ બોલ્યો બધાડો અંદર અંદર ગયા કર આપડે બીજા ઘ માં મુશ્કેલી મુકાયું તાર આપણને મુશ્કેલી પડે એના કરતા બહાર થઈ ગયા કોઈ બાપડ પૂછતા બિચાર ગયા બહાર પાછળ આખા પગે લગી જાય એટલા બધા હતા નો છે મળે તો બોલા આવો લા ગરા લીયા દે કે કે ગરા મેં કોન આઈ કે મતો આઈ એ મેં તો ખબર કેમ મતો લગન તો કે મારા 2000 માં થાય સુરત માં ખબર નઈ પડી બહુ ને લીક બહુ આ કુએ તા એ પરમેનસ્ટોન આમે દે કે મેં બીજે દાડે બજાર આયે રાખતી પર વેલતા તો હા કેમ લો મોણ જોતો હા દાડરો બતા પડી જાય હા હા કા એકદમ આપને ખબર ના પડે કે શું કરીએ એવું આ મોખ માં કલાક માં થઈ જાય લખી નાખી ને ખીજડી કરતા સરસ છે લખી નાખ્યું ને આપડે આધારી પાછળ મગર માં પાડા પડી જાય ને ઉકલી જાય જે તીર્થંકર નું શાસન વર્ષે છે માતા સંગાથ વાત તો દેખન કરીએ છે આવી માતા અત્યારે કારણે વર્તા જય જોડો રહી ગયે છે તો વારી સમયનું સામું જે થી ગાયનમ નો રહી ગયે છે અજોર અજોર અજોર એ જોડો રોમલી પર કોઈ નાકરા આપ દેખતા આ હા મામા નાકરા માની નથી અજોડ ગતિ અજોડ દરેક મન બની હેરી ભાવી કે ભય બરા પરાશ્રમ થઈ જાય વિચાર જગત કલ્યાણ બીજા વિચારો છેદ ના કરે પણ દેખાપ્લે ગભરાય ના જાય ઈચ્છા ફેર કરે શું કરે કરવાનું એવું ચેસે મારી દઉં પછી ગયો એટલે પછી બીજી વાત કરે ચાલે જ તો બીજી વાતો ને ખબર આપે પછી આવે તમને લાગે પણ તમને પછી લાગે ભાગ તમને નથી <Iphansia> હોતો <todistas> <fig> <vegetation> બં કરી <laughs> <laughs> <laughs> માન્યતા માન્ય માન્યતા શું મજા આવે છે મજા આવે આખલા લડે તેમાં આપણે શું ભાઈ છે ને મજા કરે ને આપડે era que estaba de buscar ya en beta idea era para mandar mi cara amigo le dicen ahora todo ha podido ser salvado salvado niranta niranta તમારી વાત છે આનંદ એવું છે પોતાના ગીતા લોકો ક્યારે પણ લડી પછી કેવાય લાય દિવસ ક્ષમતા જે દિવસ ના થાય તે દિવસ અમને તો ખબર નથી પડતા એને ક્યાં જાય બેસવા જ રહે છે આ જ બેસવા લઈ બેરીયા પાસે ને માલે ના દેખન પડે ને માલે ની રહેવાની તો માનાફીને ફોન ક્યાં આવે છે માને ને બોલ માનાફા કેટલી લઈ વાંધો છે આના દેખે તો કને દેજન ભરી છે બોલે આ દેસની બાપ ચાલે છે એના નાશા બધું આવું જે મજા આવી अंदर बैठे मन रंजन से किया ना पावी देवी अंदर नहीं चले गए थे नहीं चले गए थे अंदर ही ठंडक थी वे मन रंजन से किया पावी मन अंदर क्या आ मन तो राधा देने से वृंदापन ये अनुमति कर मन रंजन आपको थोड़ी ना का पता बाकी ना जोवा दमे है बड़े-बड़े लोग तो खारा बाकी ना है कोई तो जोवा दमे ફોર્સ તો સુપરિયર એટલે કે પાજોબરે કે ના કે ઇમેજ રે હા કેમ કે મસરતા કે મન માતા નાગા તો લાવ લગાયાયો છે ઓજા તો માં કે ને કે હી નાળો વિચાર એ પાટ હે હેલો હેલો હેલો હેલો હેલો માઇન્ડ હેલો Aló, aló, aló, aló, aló. Aló, aló, aló, aló, 1 2 3 4, aló, aló. Aló, aló, aló, aló, aló. Aló, aló, aló, aló, aló.